કાયમ નો ખર્ચો ના થાય એવું કઈ બીજો રસ્તો નથી ખોદી કારણ કે આપડે જાણીએ છીએ પાણી નો સ્વભાવ કેવો છે નીચે વ્યવહાર નીચે જવાના એના સ્વભાવમાં જો તમે કામ લેવા જાણ જો અવું કામ લેવા ગયો તો ખર્ચો થાય તો ખર્ચ થાય તમારી શક્તિ એને રોજ નાવું જ પડે બંબા સળગાવવું પડે ને સળગાવવું પડે પાણી ગરમ કરવામાં મહેનત પડે પડે સળગાવવાનું એટલે બંબો તૈયાર કરવામાં મહેનત પડે પણ ગરમ કરવું હોય તો તારે બં ગરમ થાય કેટલી મહેનત કરે તમે બંબો ગરમ એવી ટી થો એક લાખ ગેલે હોય એવી ગરમ કરીએ આપડે आखो दाड़ो गर, गर, गर, गर गर्म, गर्म करी तो आपड़े हमें बनाई ठंडी पड़े पानी ठंडू करव ठू पानी बीजे उठ એટલે અમે શું કહીએ જ થઈ ગયું થયું થોડું થઈ જાય થઈ જાય રાત્રે તો થઈ જાય સમય પસાર થયો સમય પસાર થયો નહી પાણીનો સ્વભાવ ઠંડો ઠંડો પડવાનો સ્વભાવ મન ને મારો સિદ્ધ દાદા ની પાસે આવવાનું છે ને જ્ઞાન રજૂ થઈ હોય ના હોય ખુદા ય ચમત્કાર દેખાય ના દેખાય જ્ઞાન ચમત્કાર ના હોય ને ના ખુદાઇ ચમત્કાર હું દેઈતે મત કર એટલે પેલા ને ગારો દેવી હોય ને તોય ના દેવાય અહી ઉંજી આવે બોલાય નહીં અહી ઉંજી કર બોલાય એવું બનેક ન આપણે બને એને શું કરે તે મત કર કે ખુદ આઈટમ જ કર કેવા હા મને મને ગાવ દેવા છે ને જાતી પગ મારી માય જાતો દઈ બોલવા છે દાદા દાદા બોલાત હોય ને બહુ બમ બાયડા ફુલે છે હે ને અહી ઊખતે ના કરે એ ગાવ તો મત કર કે ખુદ આઈ આપડી હું બધું અંદર ભગવાન બેઠો બાર ખોલવાની જરૂર બેઠેલા છે અને અડચણ કેટલી બધી આખો દાડો રો કકડાટ રો કકડાટ રો કકડાટ એટલું બધું દસ બાર લાખ માં દિવેલ ચોપડી પણ મહાત્મા થઈ ગયા આવેદ બધા માત્ર માં દવા લાવ્યા સંડાસ ઉતર્યો અને અહીંયા લઈ શું ફેરફાર કરી નાખું ઘીનો ગાડવો મેલી ને તને પેલો માસ્તર ને આવડતો માસ્તર કઈ ગયો પેલો ચેક ચેલી ઘીનો ગાળવો મેલી ને પડતો હતો તે શું શું કરેપારીઓ છે ને બધા આવું કરતા કરતા રહેશે અને ઓફિસમાં બેઠેલાઈ એ રસ્તા ચાલતા કોને કે જાતે જાતે ટાઈમ કગડા થયો ને તે મનમાં વિચારવાનું હોય ત્યારે બધું બહાર લીકેજ થઈ જાય થઈ જાય કે ના થઈ જાય થઈ જાય મનમાં વિચારવાની જીત તે બહાર લીકેજ થઈ માટે નથી આ પુનર્જન ને સમજે છે શું પુનર્જન સમજે છે પુનર્જન ને હૃદય થી માને છે એવો એક ઇન્ડિયન આખા વર્લ્ડ ને આવે તારી પર ટોપલો કોણ આપડો કર્મો એ બધા હા કર્મો બધા કર્મો ઇન્ડિયન ની શક્તિ જબરદસ્ત શક્તિ જો આપણે અંડર ડેવલપ પ્રજામાં ગણી ગયા શું કયું હા જે પ્રજા જે બધા જે પ્રજાનો એક જ વિચાર ફોર લે તો ખુશ થઈ જાય તે પ્રજાનો એક શબ્દ લાગતો નથી